મંગળ પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના આસો સુધી સાતમ ને બુધવાર તારીખ સત્તર દસ ઓગણીસો ચોરાશી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમતા અઢારસો ને એકાશી ના મામી શ્રી સહજાનંદજી મહારાજ ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં પોતાના ઉતારા ને હરિભક્ત ની સભા બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ દ્રષ્ટા દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે જીવ નું જાણ પણ અને ઇન્દ્રિયો અંતર જાણ પણ શું કહ્યું તમારે વિચાર કરવો પડે ને પેલો વાંચનાર ને જુદું રહે આગળ પેલા આવ્યું તું નો વિચાર આગળ વચનામત માં આવ્યું હતું ને માયા થોડું છે આત્મા ને પરમાત્મા પાસે જવું છે જગત આડું ફરે છે ત્રણે ઓળખ હું કોણ જેને પામું હોય કોણ અને આડું ફાય કોણ ત્રણે નકી કરી રાખવા જોઈએ નો વિચાર જો એમાં થોડો કુલ કરતા માં ફરક આવશે બોલો દ્રષ્ટા અને જુદા જુદા રાખે છે એમાં જીવનું જાણ પડવું ક્યુ જાણવું અને ઇન્દ્રિયો અંતરણ નું જાણ પહોંચ્યું એટલે શું બે જણ બોલો દેવપ્રસાદ બે કાલ ની વાત માં હાલ ની વાત માં જ આવે સમજાય માં આયા નો કહેશો ભાઈ એ ભગત કેવાય હાલે સ્વામી સમજાવશે કઈ નહી ખબર પડે સ્વામી સમજાવશે એમાં મધ્યમાં જે વિચાર મધ્યમાં એક વિચાર રહે છે એ બે ને જુદા રાખ જુદા રાખ દ્રષ્ટિનું દાન પણ મૂક્યું અને ઇન્દ્રિય અંતર શું દેખાય તમે જીવ થી ઇંધું જાણ પડું છે આમ તો જીવ થી જવાનું જાણ પડું કારણકે જીવ જીવ થી જ ઇન્દ્રિયો નું જાણપણું છે આમ તો જીવ થી જ કારણ કે જીવ નું હોય ત્યારે શું ગયું બંધ બે તો બે ને જુદા કેમ પડે તો જુદા નો કહેવાય આમાં જે વાત જુદા બતાવે છે જુદા હશે ને જુદા કેમ કે જુદા જુદા રાખે છે દ્રષ્ટા અને દ્રશ્ય બે ને જુદા જુદા રાખે ને શું દ્રષ્ટા અને દ્રશ્ય બે ને જુદા જુદા રાખે કોણ રાખે હવે એ દ્રશ્ય એના મધ્ય એક વિચાર બે ને જુદા રાખે પણ એમાં પાછું જીવ નું જાણવું ઇન્દ્રિયો નું જાણ કેટલું અને જીવ નું જીવ નું જાણ કેટલું જો સિવાય દ્રષ્ટા એટલે આત્મા દ્રશ્ય એટલે જગત ખરો બેની વચ્ચે એક વિચાર એમાં હવે આનું જાણપણું કેટલું છે કેન્દ્રિય અનાતાકરણ એવો પ્રશ્ન છે આજે શું दृश्य प्रश्न बोलो पची तीजी महाराज बोलिया तो एम जनाये જેનો જીવ અતિશય બળને ને હોય તેને તો અંતઃ કર્ણ ની વૃત્તિઓ તે જીવ જ વૃત્તિ છે જેનો જીવ અતિશય બળ ને અતિશય બળ ના પાસે અઠાયો હશે ને એવો એવો બળવાન જીવ હોય ઈશ્વર ઉપાસના કરીને બળવાન થયો હોય એવો જીવ પણ એ બળવાન થયો ક્યારે કહેવાય આમાં આ વચના મૃત શબ્દે શબ્દે ઊંડા ઉતરીને જોશો તો હાથ આવે નગર હાથ ન આવે બોલો महाराज बोलिया जे अमने तो एम जना जीव अतिशय बल ने पायम होतिशय बलो होने तो अंतकरण वृत्ति जीवनीज वृत्ति है जेनो जीव अतिशय बल पैमो होने हालता चाल काम काज करता फरता, फरता आत्मा वृत्ति पड़ती ज भूलात नहीं आवाज पड़ी नगत भगवान पुरुषोत्तम नारायण एने आ जीव ने आ काद का भाई ખૂટી ગયો જેમ હલવા જાય એમાં ઊંડો ઉતરતો જાય આખું પંખ ની મગ્ન આ પંખ એટલે કાદવ એમાં ખૂટી ગયો એમાં ઉપર મોટો બગલો એ દેખી ગયો ઉપડી દોડી શકે જેવું પ્રાણી માત્ર ભલે મોટા ધર્મ ગુરુ હોય કાદવ ખૂટી ગયેલા છે ધર્મ ગુરુ કાદવ થી બારો છે જ ને આપણે બઉ વિચાર જયારે કરી ને ત્યારે સૌ માનવી માત્ર जीव अतिशय बल ने पैमो होने तो अंतकरणी वृत्ति जीवनी जी आ, येने अलग रह पखंड वृत्ति પછી ઇન્દ્રિયો ની વૃત્તિ અલગ રહેતી નથી અને ઇન્દ્રિયો સ્વાભાવિક અને તેના ચાર ક્રિયા કરીને ચાર વિભાગ જણાય છે અને તે અંતરણ માં ઇન્દ્રિયો માં જાણપણું છે તે જીવનું જ છે बदी जीवन जाए पे बोलो ये इंद्रिय अंतरकरण ने ज्या घटित हो चाल देने ज्या घटित न हो न चाल दे आटोज मोटो जगत म रेवस्त आश्रम सदा संबंधी व्यवहार बदे एति बल ने <coughs> जो कोई पायम हो, हो तो यह क्रियाओं भगवान न मार्ग ठी पड़े न સગા ની અરે વ્યવ એમને કરે અને નો ખેંચાય આ તો કણા છે તમારે ગંજી પર રમે આમ જોતો જાય એ હું આવ્યો અને પછી લઈ ને વિચાર કરે નાખવાને કરે જીતી જાય તમારે લાગુ પડે રહેવું સંસાર માં વ્યવહાર કર તો નિશાન ન થયું કે જિંદગી ગયા કેમ થાય એને હામા હામા ભાઈ બંધ હોય એની હામ જોતો જાય કેમ તો છે મારી પાસે જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે અને જો જેનો જીવ અતિશય બળ પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહી સ્વપ્ માં તો પરાધીન હોય એનો જીવ અતિબળ ને પેમો હોય તેને સાધારણ હોય એને તો લોમ બિલોમ ખ્યાલ કરે હવે આ બધું સાંભળી મત ને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા એ આત્મા પણ રહેવું પણ ઇન્દ્રિયો અંતઃ કરેડું ભળવું નહીં નિર્બળ હોય નિર્બળ હોય આપડે નિર્બળ માં ખપીએ સબળ માં નિર્બળ માં તો આપડી હિંમત આલતી નથી હવે નિર્બળ માં રહેવું છે તો નિર્બળ આવો હોવો જોઈએ વાંધો હવે પાછું એટલે એક લાખ માં ના આવ્યો આ બધું જોયા જેવું છે અને જાત ના માથે જોખમ છે એ બધા ટાળવા હશે ખાઈ એમ ખાવાનું હશે આમ કથા વાર્તાજી દયા તો કરશે પણ મહેનત કરતો હશે એને પણ મહેનત નહીં કરતો હોય કે દયા કરશે જી કહી ચાલુ કઈ ખોલું ભાઈ તો અહીંયા મેં આ લુબડા બદલાય એટલે હું પૂત પહોંચી ગયા બઉ જોવો ને હે તો આપડે ખુબ ભૂલેલા છે જ્યાં જવું એના જેનો જેવું નિર્બળ હોય એને તો સાંખ્ય ના મત ને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્મા પણ રહેવું પણ મારી રક્ષા કરજો એમ પોતે પોતાના આત્મા ને માની અને ભગવાન નું ભજન કરવું આપડે એમાં ક્યાં હજી છીએ લડાઈ ચાલુ છે લડાઈ કરવી જ જોઈએ લડાઈ કેવાય વાતે બહુ વિચારવા જેવું જો આપડે સાથું તો બહુ વિચારવા જેવું જો આપડે આ સંસાર તો ગયો આપડા ભાગ માં એટલે એ પતળાવળીને આપડી ફેંકાય ગઈ આ પથરાવળી ઉપર આવી ને બેઠા અને એમાં તો બધું ભૂચ્યું પાછું દેખાતું હશે ને ભાર ભાર માં જમવાનું હોય ભૂત્યું તો બે એને મળે છે મળતું નથી જો इंद्रिओ अंतरण फेड़ भलव नहीं सत्तारूप रहता सका जीव बल ने पे आप મારું ક્યાં મારાબર કરું કેમ લખે કે હું ભૂલી ગયો મારી આગળ કોઈ આગળ કોડો ગજ ન લાગે એવું ખોબ આપડે પાછળ છોડીએ થવાય ન થવાય ભાઈ દોડવાનું કઈ ભાઈ દોડવાનું નથી મગજ ચલાવવો જોઈએ સમજણ રાખવી જોઈએ જગત ની ઘૂંટી આવે ગયું ન મળ્યું એમાં મુંજાઈ ની એનું આ કામ છે બધા એનું કામ નથી મળે તો રાજી થાય બોલો જે ભગવાન અને ભગવાન ના જે સંત તેની વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવા ની વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાન ની નવતા યુક્ત હોય તેના જીવ ને તો તત્કાળ અતિશય બળ આવે છે પણ એ બધું વિચાર કરવો પડે તો અતિ બળ પામે જાય જો સાધુ સાંભળજો સાંભળજો હવે અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાન અને ભગવાન ના જે તંતો ભગવાન ઓળખવા કઠુન છે બધાય ભગવાન હે અને ભગવાન ના સમદ એવા સમુબડો લુબડા માં છે ને સમ કેવો કે ને એ પરીક્ષા કરી સોનું તમારે ત્યાં વેચવા આવે તો વેચવા એટલે એ જોશે નાણા દઈ દો ને અરે ખાસુંબરી ચડાવો તારા વળે જ્યાં રાણીઓ છે વલાણું છે ને કેટલાય મલબાટી કાઢો પડશે રેણ નો જાય ને ઓયો ભાગ જાય ને પછી ચોખ્ખું મોનું થાય ઓળખાણ જોઈ ઓળખાણ જોઈ અને ઓળખાણોરી બધું ઘણું હોય ને ભગવાન ભગવાન ના માર્ગ અતિ બળફામ નો માર્ગ તે કોઈ સંત ને ઓળખે છે કસોટી માં લીધા કસોટી માં લીધા લીધા સંત કેમ કેવાય પછી બધું લાગતો આઠ વાજા મૂક લાવે પછી એની ઉપર મૂકે જે સમજે ઉડી ગયો એટલે નીચે આની કિંમત આપી એની કઈ કિંમત ઉપર હોય તો પછી એની વિચાર આ ખાનામાં આ ખાના જેવું હોય તો ઉડી જાય ને ઉડી જાય હે એલા એ શું ઉડી જાહો ખાનામાં ઉડી તો ક્લાસ જ નહીં એને લાથી ખબર પડી તો આ ખાનામાં જ નહીં હે આ ખાના ઉડી તો કોઈ ક્લાસ જ નહીં ક્લાસ જ નહીં ક્લાસમાં આવે માં ચોક નથી લગડાવ્યા હોય તો ખબર પડી જાય કેટલા હા કાતો વેપો થઈ જાય રાત્રિ કર ભગવાન પુરુષોત્તમ નારાયણ ને પામવું છે ત્યાં ગંદકી વાળી ચીજ ત્યાં પોહાતી ચોખ્ખું મારા સભામાં બેઠા હતા ગુજરાત માં હતા એક પ્રેમી ભગત હાથે ડાંગર ફૂલે એટલે ચોખ્ખો અણી ભાંગે નહીં બીજું ખાંડેલું હોય એમાં ભાંગે નહીં કોઠળી ભરેલી કે મહારાજ આવે ત્યાં ચોખ્ખા ભેટ કરવા અને મહારાજ ના થોરાય મહારાજ આ તું ભારે ચોખા આ કેવી રીતે કાઢ્યા તો હાથે ફોડ્યા હતા આ તો કા એમાં કોઈ ભાંગી જાય તો એ કરતા ગુજામાં નહી વાળા બરાબર ચોખા મારા હાથ માં લઈ સાધુ આમો જો સાધુરામ જુઓ તો ખરા કેવા ચોખા મેળ ખસે જ્યાં લગી અણી બાંધેલી હોય છે ત્યાં લગી અણી શુદ્ધ નો કહેવાય એટલે હમ છો ને બધા સાધુ આ યા નજી બાજુ ભગવાન ને ભગવાન ના જે સંત તેની વિશે જેને પ્રીતિ હોય અને તેની સેવા ની વિશે અતિશય શ્રદ્ધા હોય અને ભગવાન નવતા ભક્તિ યુક્ત હોય એના જીવને તો તત્કાળ અતિશય બળાવે છે આ પાછું સ્કૂલ મકાનો નથી ભણાવનારો તો નથી વાય હોય આગળ મેં જોયેલા છે ભણાવનાર હતા ભણાવનાર હતા એમાં શ્રદ્ધા હતી સદભાગ્ય છે બધા સ્થાન માં આવી ગયા છે એટલે મર્યાદામાં જરાક ઠીક કહેવાય એટલે તમે એના વખાણ કરો પણ હું અણી શુદ્ધ નાખો હું કારણ કે જો હું જ આગળ અણી શુદ્ધ કરવા જાઉં પડ કેટલા જીવે ન જીવે અને મારો સ્વભાવ એવો ત્યાર ક્યારેક ક્યારેક ખાઈ દઉં બોલું નહીં હ જો બરાબર લીધા હોય ને તો જ સ્વામી નારાજ થઈ જાય હો મારી પાસે વાર નો આ શ્રીજી મહારાજ નો સિદ્ધાંત છે હું બીજો જે વસ્તુ ગઈ એટલું કરવા મંડી દઉં પણ એટલું કેમ કરવું સમત ને ઓળખતા શીખવા જાય ને ભાઈ એટલું જ્ઞાન તો મેળવવું પડે ને એ ક્યાં થી બિચારા મેળવ્યા સ્વાભાવિક સમજે છે તમે થોડું સમજો હું કોઈ ને ગરજ કરતો નથી ગમે એવો હોય એના ભલા પાઠ્યો ગુરુકુળ ચાલુ હોય તો ચાલો અનુભવ ચાલુ હોય તો જેમ ભગવાન ની ઈચ્છા છે એમ ના છે પણ એટલે ભારે એનું ભૂંડું થાય એવું ગાભલાય નખાય રોકીએ વઢીએ બધું કરીએ હવે એમાં આટલા જાય છે ને એટલી અને સમાય તો મારા સ્વભાવ માં હું નથી કામ કરતો તો આમાં પાછું પારવું થઈ જાય એટલે સ્વભાવ ઉપર ઓછો પેલા હતો એવો છે એ તો સારી છે પણ હું પાછા બહુ વખાણ કરું ને ખપવાળા છે ખવાળા છે તો એનું સારું કાશે મહારાજે કહ્યું ઉપલો ભાગ ન હોય અને આટલું રાખે તો એનું સર્વોપરી કલ્યાણ થઈ જાય છે પણ એ કઈ વાત છે ભાઈ ભગવાન સાધુ ને ઓળખી મન નું ધાર્યું નહી જો આ બધા તમે સેવા કરો છો પણ મન ધારી હો હું રાજી છું કઈક રાજુ નથી તમારી ઉ પણ મને ખબર હોય કે અમુક મનધારી કરે અને અમુક સરળ બધા મારા હૃદય માં હાજરી હોય હૃદયમાં કે આને જો ત્યાં રોકશું ને તો રહી જાય અને આને ગમે ઉથવાની કોઈ વાંધો નથી એવું હોય માલિકાઓ આ એવી વાત છે તો જોઈ ભગવાન ને ભગવાન જે સંત તેને વિશે જેની પ્રીતિ હોય અને તેને સેવા ની વિશે અતિશય શ્રદ્ધા હોય અને ભગવાન ની નવધા ભક્તિ હોય તેના જીવ ને તો તત્કાળ અતિશય બળ આવે છે તત્કાળ ને અતિશય સામાન્ય વાત જઈ જીવ ને બળ કરવો હોય તો ભગવાન ના માર્ગે બોલો માટે જીવ ને બળ પામવા ને અર્થે ભગવાન ને ભગવાન ના ભક્ત ની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી અને કૈલાસ અને વૈકુઠ દેખા માં આવ્યા અને નંદીશ્વર ની અસવાળી અને ગરુડ ની અસવાળી પણ અમે કરી એમ અમારા દીઠા આવ્યું પણ તે સામર્થ્ય માં અમને કઈ સારું લાગ્યું નહી અમારા જેમને આ બધું પેલું સમજવું છે શા માટે આમ કહ્યું જયારે આત્મા પરમાત્મા ના સંબંધ ને છે પછી કોઈ વસ્તુ પછી તો અમે કેવળ સત્તા રૂપિયા રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિ ની શાંતિ થઈ શું થયું સત્તા રૂપિયા એટલે આત્મસત્તા આત્મસત્તા રૂપે ભગવાન ને ભગવાન ના ભક્ત ભેડ દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે જો બોલો આત્મા રૂપે રેવું તે ભાવ જ નહીષ્ઠ કહ્યું પણ આ નિરા કે બેઠા બેઠા સમજે ને ત્યાં સમજે એવો છે ભગવાન ના ભક્ત ભેરું રહેવું બધા અરે નોખા છો એના કરતા પણ ભેડા રહેવું પણ ભેળા કેને કહેવાય માં હોય તો કેવી રીતે રે કઈ ગઈ તમારું કામ મૂકી દો એ આકર્ષે આવડો આકર્ષે મોટું મોડ આમાં ક્યાં બેલા છે હા હું વાડી બાંધી બે કઈક રમે છે ને આમ લીટા કરી બેસી જાય આવું આ જીવ વાડી માત્ર હજ બાંધી ને બેસી ગયો મારું બરાબર કોઈ મારું બરાબર છે મારું બરાબર તેથી પણ ભગવાન ને ભગવાન ના ભક્ત દરે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે આત્મા રૂપે એ કરતા આની રહેવું એ શ્રેષ્ઠ છે બરાબર આ બધું સમજવા જેવું આત્મા રૂપે ભગવાન ના ભક્ત ભેળું રહેવું શ્રેષ્ઠ કહ્યું ભક્તો ન કાયમ આવે ભક્તો જોઈએ હા એ જે કયા છે એવા જોઈએ એની ભેળું રહેવું ભેળું એટલે પોતાનું ધાર્યું મૂકી ને એ બધા ના ધાર્યા મારે ઈ ભેગો કહેવાય એવું રેમું એટલે એવો છે એવું નહીં હોત જો આપડે આટલા બધા ભેડા રહીએ છીએ એના પણ હું પડદો નીતિ છૂટી ગયો કરજો મને તો દેખાય હવું લુગડા નીતિ આવડા હું ગઈ આ પાછળ બેઠા એ બધા એને પડદા વયા ગયાત્રો આછો પાત્રો બહુ કાટા પડતા છે આ તો બહુ વિચારણા પગે અને કયું કે આવા સંત બેવો રહ્યો એટલે એના પછી ઓલી સ્થિતિ જરૂર જ પણ બેવું રહેવું એનો અર્થ શું ઈતળી ક્યાં રહે આચળ માં દૂધ મળે ને પીવાનું વાછળું બહાર બેઠું હોય દૂધ પી જાય ઈત્રી રહીએ જો આચર ના હોય ન પીએ એ આપડે ઈંટડી ની માં બગરા જાય વાછડા માં બગરા એ આપડે જોવું છે હા સ્વભાવ ઈંટડી ના એમ બીક લાગી છે રખે સત્તા રૂપે રહીએ પાછો દેહ ન ધરાય માટે દેહ ધરીને ભગવાન ને ભગવાન ના ભક્ત ભેળે રહીયે ને તેને તરફે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે એને અમે બહુ ઉપયોગ લઈ લઈ સેવા કરું સેવા કરું મહારાજે કહ્યું અહીંથી અહીંયા વલગડી ગયા પછી તો કીર્તન મળી જ માં ઉલટા અન્ને ભખે એ મનુષ્ય માં નખવે ઉલટી નું અનાજ એને જે ખાય એ મનુષ્ય કહેવાય એ તો સ્વાન સુકર ઘણી જાત ખાવે ત્યારે વાત કરો છો બે હજાર પાંચ હજાર ઈશ્વર સુ કરતાની જાત કરે મુતા લીધો જો હજી આ બધા ન હોય ને અમે કઈ નહીં ખરું ગમે એટલી આવક હશે આવડો એક ખવાય ને આ તો ખોખ ની મિલકત છે એને પરોપકાર મે ખાવા માટે આપી નથી હવે આને કોણ સમજી શકે જોવે ઊંડાણ થી તપાસ કરીને એને દેખાય નાના નાનાની નાની વસ્તુ આવડા ના વખાણ થઈ જાય એટલે ફૂલાઈ જાય પણ કાયમ ચાલવું એ કેટલી વસ્તુ છે કોયમ ત્યાં કોઈ પેન્ડા નું પડીકું લાવે જ કોઈ કદાચ કોૂલ્ય લાવે છે તો સાધું ખાય હોય કે હાર ગમે છોકરા ભગવાન આમ તો કેટલોક એનો મારે ગુણ ખરો પણ આવી વાત આવે ને પાછું એને જોડું હારી વિશ્વાસ અહિયાં બેઠા છે અને જયારે જીવ ને અંત સમૂહ આવે છે ત્યારે અનંત જાત આધી અને વ્યાધિ પ્રગટ થાય છે ત્યારે અનંત જાત ની આધી ત્યારે અંત સમ આવે અંતો એટલે શરીર માંથી જીવ ને નીકળવું પછી કોઈ જ્ઞાન દબાણ આવી ગયું હોય તો વ્યાધી નો દેખાય ડેરું થઈ જાય વ્યાધિ ન દેખાય પણ જીવ ને નીકળવાનું ટાણું એવું છે ત્યાં તો અનેક જગા પ્રકારની આધી વ્યાધી ઉઠી થાય ભાઈ હા બોલો પછી ભગવાન કે ભગવાન ના સંત નું દર્શન થાય છે ત્યારે તરીવે દુઃખ નાશ થઈ જાય છે આંબરવું છે મનુષ્ય ભાવ લાવવો જ નહી અને જેમ પોતાના દેહ ના હોય છે ને તેને તેના દેહ ને અર્થે આપણે વધીને કહીએ આપણ ને તે વધીને કહે પણ અંતરમાં માં કોઈ ને આટી પડતી નથી તેમ ભગવાન ના ભક્ત સંગાથે જોઈએ પણ પેલો ભક્ત કેવો જોડી એટલે બેઠા સાધુ આવી છે સાધુ કેને કેવો ભક્ત કેવો એ પેલું નક્કી તો કરવું જોઈએ ને બોલો અને જેને ભગવાન કે ભગવાન ના ભક્ત સંગ્રહ જાય છે એ તો અમને દીઠો પણ ગમતો નથી અને તે ઉપર થી પણ કોઈ દિવસ ઉતરતી નથી અને આ સંસાર માં પંચમહા પાપ કોઈ દિવસ છુટકો થાય પણ ભગવાન ના ભક્ત ના કોઈ દિવસ છુટકો થતો નથી જુનાગઢ એક સાધુ હતા જીવન મુક્તિ જીવન તમારી રસોઈ હોય હરિભગત ની તે આગ્રહ કરતા સ્વામી તમે પીરસવા પધારો મોટા સાધુ તે સ્વામી બાળ મુકુંદર મોટા કેવાતા સ્વામી આવે ખરા પીરસ તે બી કઈ ખં કોઈ રસોડા હતા નહીં અને પંખીઓ લાંબી લાંબી હોય આગળ બે જુવાનિયા સાદું તહાડો ગયા એમાં લાડવા આવ્યું જે મિઠાન હોય ભર્યું હોય જેના હાથમાં ત્રાસ એમ કીર્થ અને એ દેખનારા અને જમનારા ને આનંદ આનંદ આનંદ થાય સ્વામી ના હાથ ને પ્રસાદી યાદ મળી એવો કહેવો હતો એને ખબર કાલે સ્વામી વીરસો આવે એટલે પથ્થર મુકાય ગયું હોય પણ હાજર માં નો નખાય શું આ કાળ ને રાવણ ને રાહુ જેવામાં બેઠા હોય એનું નામ મુક્તિ જોરદાર આવે ને અને શબ્દ બીજો બોલતો સ્વામી ના માટે પૂર્વાશ્રમ નો હવે એને દેખ્યો કે એના હાથ નું આપડે ખાલી આજ ને ઓકે એમ માર કેવું છે પણ બન્યું એવું જુનાગઢ માં એ પૂના ભગત હતા જેમાં એ આપડા ગઢડા વાળા હુના આપણે ધાન્ય ભગત બન્યો ને એવા ભગત એવા એક બીજા અર્જણ ભગત હતા એ બી જૂના ભક્ત નું એવા ખરેખરા એકાંત પંચ માં તાહાળી લઈને આવે ને જમવાનું મળે જમીન બીજું કઈ ડોલ ને એ જમીન ઉઠેલા અને ચોખ માં તાહા ઉઠકે જૂના ભગત ને અર્જણ ભગત બે ત્રણ હોય અહીંયાથી સ્વામી વીર સિંહ ને ઉછી ગયો જમવા પછી પથ્થર લે પોતા ને મેળે લઈ જમે પણ સ્વામીના હાથ થી ન જમે અમારો હોય એની જોડી નું પથ્થર આમ લેવા ગયો ક્યાં તો રાહ નાખી દડો દરો જમ જ્યાં રહ્યા અને જાડો ને પેસાર ને બધું નીકળી જોડ પકડી લઈ જાય દેખાય આવડા ભગત ખરેખર મુક્તિ જમદા જમ લઈ જાય જમ લઈ જાય એને મૂર્તિ માં દેખ્યા ચારે બાજુ હા થઈ પડી અમે આવ્યું ને એટલે મેં કહ્યું જમ લઈ આવા ભગવાન ના એનો દ્રોહ કરે એનું ફળ તો કઈક મળે ને મળે મળે પૂર્ણ ભગત ની મેં સેવા કરી છે એની ટાહી ઉટકી છે નરજણ ભગત ની હું તો ઉગડે તો અને બે વખતો બહુ ભગવતી બહુ દ્રોહ કરનારા નો કોઈ દિવસ છુટકો થતો નથી માટે ભગવાન ના ભક્ત ની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી અને ભગવાન ના દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાન ના ભક્ત ને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવાચનામૃતમ એવી રીતે ઘરે મધ્ય પ્રકરણ નું વચનામૃતમ જે છે બરાબર છે ને શુદ્ધ હોય એની ઉપર વાતો કરીએ ને એમાં અમે ભેદધરો આ શુદ્ધ મન આનો અભ્યાસ કરે એ અભ્યાસો જ એને બ્રહ્મરૂપ કર અભ્યાસ હોય ને તો ઠીક આ જગત માં પિતા ના તો પાઠ જ કરે છે ને માતા ના પાઠ કરે છે ને પાઠ નો કેટલો મહિમા સાથી ભગવાન ની વાન સાથી ભગવાન ની વાન ભગવાન ની વાણી ખરી રીતે ભગવાન ની વ્યાસ ની છે અને પછી ગુજરાતી થયું એટલે વ્યાસ કુ ન રહી જો બે લડાઈ આ મહામાં મોરચા માંડી ને છે એમાં આવડે રોતલ થઈને ત્યાં તો ટૂંકા માં ટૂંકી વાતો થઈ હોય એલા પણ અર્જુન આ શું કહ્યું કઈ અત્યારે હાલતું હશે તો પેલા કરશે હું નહીં કરું કઈ પૈસા ટૂંકી ટૂંકી વાત હોય ત્યાં બધી શણગારી ને બધું મૂકી દીધું તો આપણે ગીતા કહીએ છીએ ગીતા શું ગીતા કર્તવ્ય ગીતા વાંચવી તો શું ગીતા કર્તવ્ય એમાં જે કોઈ લખ્યું છે એને જીવન ઉતારો થઈ શું ગીતા કહેવાય પાર્થ વાચો પડ્યો વાચે વાજે નહીં મારા શિક્ષા મંત્રી એકાગ્ર મને કરીને વાંચ્યો શા માટે કે એટલા માટે એકાગ્ર એમાં લખ્યું છે શું મુખ્ય રસ્તે જવું જોઈએ જોતું જવું જોઈએ એકાગ્ર મને કહેવાય છે આ વચના મૃત છે શું અગાઢ વસ્તુ છે આ પુરુષોત્તમ નારાયણ વાણી છે મોટા સંતો ની વાણી હજી શેર બેળ નથી થઈ સંસ્કૃત નીતિએ ક્ષેપક કરી ગયા હોય ક્ષેપક ના ભેકી નાખી દીધા સમજો હજી આમાં નથી આ વાણી જ કલ્યાણ કરે પણ આત્મવિચાર કરીને પાછો વળવા ઈચ્છે એને હમ એના માટેની વાત છે કેમ કેટલી વાર